તારીણી શ્રી સ્વામીનારાય નમો ન શ્રી હરિકૃષ્ણા નમો ન શ્રીપૂર્ણપુરુષો નમો નમ શ્લોક નંબર ટ્વેન્ટી સ્વરદ્રોહજન સત્ય ભાષ્ય નર્ચેનસંગસ્તવ્યો ઉત્સર્ગ અપવાદન્યાયેન પરાર્થ પ્રતિક્ષેપકત્ બોધ્યમ થ નું અપ્રતિક્ષેપક હોય એટલે અહી જશે હોય અને તે અયથાર્થ હોય તો પણ તે ધર્મ જ ગણાય છે જો પર અનર્થ નું નિવારક હોય ધર્મ જ ગણાય છે નાનૃતમ વધ એ ઉત્સર્ગ શાસ્ત્ર છે જ્યારે શ્રેય ત્રતમ વક્તું સિ વિચારિત એ અપદ શાસ્ત્ર છે છોડીને બીજા સ્થાનમાં તેની પ્રવૃત્તિ હોય છે યથાર્થ પર છે વિશાળ અપવાદનું છેડ છે એટલે પણ એન અયથાર્થના પરપકાર નવા અપકાર ત્યાપી અધર્મકોટો પરિગણ્યમાનતયા પર અનર્થ આવાહ ઈ અનુક્તા પર અનર્થા પ્રતિક્ષેપક એવું કીધું તો એનાથી હું ફેર પડ્યો એમ આવું ન કીધું ને આવું કીધું તો એનાથી હું ફેર પડ્યો શું ફેર પડ્યો એમ પર અનર્થ આવા હોય તો એ તો જૂઠું હોય અને પર અનર્થ આવા હોય તો એ તો ઓલું જ છે અધર્મ જ છે પણ જૂઠું હોય તો પણ જો પર અનર્થ વારક હોય તો એ ધર્મ બની જાય એટલા માટે ઓલા કરતા અલગ પડ્યું છે અનાવક હોય તો એ અધર્મ એટલે કઈ દીધ ન થાય પર અનર્થ તો એમાં તો આગળ કીધું ને કે પર અનર્થ ન કરતું હોય ને કઈ હિત ન કરતું હોય તો એ અધર્મ જ કેવાય पहलू शरत ये कि जूठ वक्यु पर ओलू बे की थे प्रतिक्षेप नवाहक हो तो अधर्म पर अनाथ ने नोतरतु न हो ઉપકાર નવા અપકાર ત્યાપી અધર્મ કોટો પરીગણ્ય માનતયા પર અનર્થ આવા અનુક્રોલું તો અધર્મ કોટિમાં મનાય જ છે નથી ને ઓલું કઈ નથી વાર કે નથી તોય તો અસત્ય જ છે એટલે અધર્મ કોટે ગણાય છે એટલા માટે પર એવું ન કીધું એ તો એની અંદર અંતર્ભાવ થઈ ગયો અધર્મ ની અંદર અંતર ભાવ થઈ ગયો એટલે એનાથી અતિ વિલક્ષણ એવું કીધું પર અનર્થ વાર એ ધર્મ કોટિમ ગણાય અયથાર્થ વાક્ય ત્રણ પ્રકાર નું હોય અયથાર્થ વાક્ય છે એ ત્રણ પ્રકારનું હોય એક તો પર અનર્થ કરનારું બીજું પર અનર્થ કરે પરથ પણ ન કરે અને પર હિત પણ ન કરે એવું અને ત્રીજું પર અનર્થ પ્રતિક્ષેપ એટલે પર અનર્થ નું વારક હોય જો એ કઈ નો કરતું હોય હિત નો કરતું હોય અહિત નો કરતું હોય તો એ અધર્મ કોટી અને જો અહિત કરતું હોય તો અધર્મ કોટીમાં ગણાય પણ હિતે ન કરતું હોય તો એનાથી અલગ પાડવા માટે અનર્થનું વારક હોવું જોઈએ ચોખ્ખું વારક હોવું જોઈએ કોઈ એમ કે ભાઈ પર અનર્થ નથી કરતું તો એટલા માટે એમ ન કઈ આમ કીધું પરોપકાર નવા અપકાર અધર્મ કોટો પરીગણ્ય ઓલું હોતે ગણાય છે કઈ નુકશાન નથી કરતું કઈ લાભે નથી કરતું એ જ એવું જો અસત્ય વાક્ય છે એ અધર્મ કોટીમાં ગણાતું હોય તો પર અનર્થ આવક હોય પર અનર્થ ને કરનાર હોય કોટિમાં સત્ય કોટિમાં ગણવાનું અસત્ય હોય પણ ધર્મ કોટી માં ગણવાનું એમ પર અનાવહત હોય પર અનર્થ ને અનાવહત હોય અનાવહત હોય તો ધર્મ નો ગણાય ન બરોબર છે તો એ અધર્મ કોટિબ ગણાય એટલે એમ નહીં કઈ ઓલું કીધું એને વારક હોવું ફરજીયાત છે અહિત આવતું હતું અને નિવારણ કે લઈ આવતું નથી ખોટું બોલે દાખલા તરીકે યુધિષ્ઠિર મહારાજાને શ્રીકૃષ્ણ ભગવાન એવું કીધું કે તમે અશ્વત્થામાં હતા એમ બોલે તો શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ પર અનર્થ સ્વપર અનર્થ વારક છે યુધિષ્ઠિર એમ બોલે કે ખોટું બોલે કે ભાઈ અશ્વત્થામાં હતા એ ખોટું જ વાગતું અને કદાચ ને ખોટું છે એનું અહિત ન કરતું હોય કીધું અનાવહક હોય એનું કેવું અનાવહક હોય પર અનર્થ ને લાવતું ન હોય તો પોતે તો અધર્મ અસત્ય કોટી છે ને જુઠ્ઠું તો છે એ હાતું તો નથી એટલે જૂઠું છે એ જાતિ દુષ્ટ છે એટલે અધર્મ ગણાય છે એટલે અધર્મ ગણાય પણ જાતિ દુષ્ટ હોવા છતાં ફળ સારું હોય તો અધર્મ ગણિત જાતિ દુષ્ટ હોય તો ડુંગળી ઇન્જેક્શન લેજ છે ને ઇન્જેકશન ના પાણીમાં ડુંગળી જ હોય તો એને બધા લે છે એમ છે એટલે એમ ન કહીને આવાહક ન કહીને પ્રતિક્ષેપક હોવું જરૂરી છે અનાવહક હોવું જરૂરી એટલું જ નહી પ્રતિક્ષેપક હોવું જરૂરી છે અનાવહકે એને ધર્મ પ્રવેશ મળતો નથી પ્રતિક્ષેપક હોય તો જ એને એ કઈક એવું ખોટું બોલે કે ફાયદો જ હોવો જોઈએ નુકસાન નથી તો ખોટું બોલી લેવું તો એ અધર્મ આપણે આપણે ખોટું બોલીએ છીએ નુકસાન કરે છે ખોટું તો બોલે છે વિધિ તો લોપે છે એટલે નુકસાન કરતા નથી એટલું જ હોવું જરૂરી નથી નુકસાન વારક હોવું જરૂરી નુકસાન નું વારણ કરે અને પછી અસત્ય હોય તો પણ ધર્મ કોટીમાં ગણ નુકસાન બોલી છે પણ હિતનું અહિતનું વારણ કરવું જોઈએ અકલ્યાણ વારણ કરવું જોઈએ અકલ્યાણ કરતા નથી એટલા માત્ર થી ધર્મ નથી હામે એવું જ કે કોઈ એવું સત્ય વાક્ય છે એને કઈ ફાયદો નથી કઈ તો પણ તોય સત્ય એટલે એટલે એને ધર્મ કોટિમ ગણવાનું અને આ અધર્મ જ છે ભલે નુકસાન કરનારું ન હોય ખોટું છે ને એટલે એને અધર્ છે એને છતાંય અનર્થ નિવારક છે એને જ એમાં પ્રવેશ કરવા ને એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એ અપવાદ એટલે અપવાદ ઓલો અપવાદ નથી અપવાદ આને જ આવી કે અનર્થ નિવારક હોવું જોઈએ પર નોપારપકારી અધર્મોટો પરીગણ્યમાનત સ્પષ્ટ છે પર અનર્થ આવાહુક્ પરા અપ્રતિક્ષેપકત્વ ઉતાર थ ने करनाथार्थ वक्य अधर्म कोटि गए न कहीपर्युर रोकना નિવારણ કરનારું હોય પાર અનર્થ નું નિવારણ કરે તો એવું ખોટું વાક્ય હોય તો પણ એ ધર્મ કોટિમ ગણાય એટલે શ્રી કૃષ્ણ ભગવાન હાચા ધર્મિષ્ઠ એને અનંતનું અનર્થનું નિવારણ કરવા માટે એટલું ખોટું બોલે અને યુધિષ્ઠિર મહારાજાની વ્યાખ્યા અને દ્રષ્ટિ છે એ ધર્મના હાર્દ ને પકડનારી નતી પોતે ધર્મ હતા તો પોતે ધર્મ હતા તો પણ હાર્દ ને પકડનારી બધી વાતમાં એ અમુક વાતમાં એને હાર્દ પકડતા હતા ક્ષ અને ધર્મ નો સંવાદ હતો તો યક્ષ કીધું કે આમાંથી તું કોઈ એકને કે એકને બેઠો કરી ચાર ભાઈ મરી ગયા તા એમાં એકને બેઠો કરી એટલે કે નકુલો જીવ તું છે એ જીવ બેઠો થાય એટલે ધર્મ આશ્ચર્ય પામી ગયા કે ભાઈ નકુળ દેવું કરો તું બેઠો કરે છે એ તનો ઉપયોગ બહુ આવવાનો છે એ તને ઉપયોગમાં હું આવવાના છે કે નકુલો જીવ નકુલ છે એ જીવ એમ એટલા માટે રહસ્ય હું કે અમારે બે માં છે એકનો તો હું બચી ગયો છું એટલે બીજાનો હોત એવો બચી જાય અને હું મોટો છું એટલે બીજીમાં નો પણ મોટો દીકરો જ બચવો જોઈએ ભીમના અર્જુન ને તું જીવાડ તો યુદ્ધમાં તને કાયમ આવશે સહદેવ ને જીમાડતો કાયમ આવશે કે ખરો કે આવું થવાનું છે એ જાણતો હતો ને જાણતો તો પણ બોલતો નથી બોલી જાય એટલે નકુળ માં એવું કે દોડડાયા નતા બોલો નકુળ હું સહદેવ સહદેવ એવું હતું દોડડાયા નતા પૂછ્યા તું માંડ કે એવું એટલે એ પૂછે કેતો ખરો અને નકુલ તો ખાલી પરાક્રમ નો ઘોડા ની સ્વારી કરતા ઘોડાની સ્વારી અને બહુ ફ્રી હતી બાઇક ને કામ કરતો ગેરેજ એક તો આ ચક્કર મારી આવે અને પછી પેલા ચક્કર મારવી દેવી જોઈએ એટલે નકુલો જીવતું એમ એ શા માટે ધર્મ હતું એમાં કોઈ બીજું નુકસાન કોઈને નતું એટલે પર વિષય જ એમ કદાચ નકુલ જીવ્યા કે ઓલો કોઈ બીજો જેવો કોઈ નુકસાન રૂપ તો નતું કઈ એટલે પારકા વસ્તુ પરોપકાર સંબંધી વાત હતી પરોપકાર સંબંધી વાત હતી એટલે બરાબર પાર ઉતરે પણ એમાં જાજાનું અહિત વારણ કરવા કોઈ અહિત વારણ કરવા માં એ યુધિષ્ઠ બરાબર ન શ્રી કૃષ્ણ ભગવાન જેવા નીવડે આમાં તો અહિત વારણ કરવું છે એમાં હિત કરવું એટલું બધું અઘરું નથી હિત કરવું એ બધું સીધું છે પણ આનું અહિત થાય અને એમાંથી પાછો ખેંચવો એ બહુ કઠણ એટલે એ શ્રી કૃષ્ણ ભગવાન કરીએ કે અહિત વારણ એટલે એમાં પણ પાછા અહિત નું સામ્રાજ્ય હોય એમાંથી હિત કાઢી લેવું એનું એ શ્રી કૃષ્ણ ભગવાન જ કરીએ કે બીજો કોણ કરીએ જે આયથાર્થ બોલવે કરીને પારકાનો ઉપકાર કશું જ થતો નથી તેમ જ ભલે અપકાર પણ થતો નથી તો પણ તેવું વાક્ય અધર્મ કોટીમાં ગણાય છે તેથી અહીં પર જે અસત્ય વાક્ય બોલવે કરીને એમ હોય ખરેખર જે વાક્ય કરીને એમ નહીં પણ જે અસત્ય વાક્ય બોલવે કરીને છે આયથાર્થ આયથાર્થ છે તો બસ જે અયથાર્થ બોલવે કરીને પારકાનો ઉપકાર કશું જ થતો નથી તેમજ ભલે અપકાર પણ થતો નથી અધર્મ કોટીમાં ગણાય છે કરનારું હોય એવું જ અયથાર્થ વાક્ય અધર્મ કોટીમાં ગણાય એમ ન કહીને એટલે ખરેખર તો ધર્મ એને કીધો કે સત્યમ હિત પ્રિયમ બ્રાલી સત્ય હોય અને જેમાં મેં કીધું કે અધર્મ જે અથાર્થ વાક્ય છે અને એ કોઈને નુકસાન પણ કરતું નથી અને લાભ પણ કરતું નથી નુકસાન ન કરતું હોય તો અધર્મ કોટિમ કરવાનું એવી જ રીતે ઓલે પણ વિચાર કરી શકાય કે જે સત્ય વાક્ય છે એ કોઈને લાભ કરતું નથી તો એ સત્ય છે એમાં કઈ ના નહીં શાસ્ત્ર ની દ્રષ્ટિએ તો સત્ય જ છે ભીષ્મ પિતા ખોટા કહીએ કે સાબિત કોઈ ન કરી ભીષ્મ કૃષ્ણ એટલે ઈંડવાનું કેવાય વિડંબના આશ્રમ વિડંબના એવું હત્યા મા આશ્રમ વિડંબના સાદું થયો ને કલ્યાણ તો ન મળ્યું બીજા બધા ફતવા કર્યા વિડંબણા એટલે કલાંક કેવાય કલાક છે એટલે કલંક જ થાય જે કરવા આવ્યો એ ન થયો અને બીજું ઘણું કાજુ જે સત્ય છે એ ધર્મ કોટીમાં ગણાય છે અને કઈ લાભકારક ન હોય એને કઈ લાભ તમને કઈ ન કરતું હોય તો એ સત્યનો કરવી હોય તો બહુ મુશ્કેલી થઈ જાય ભીષ્મ ભી તારી નિંદા કરવી તો એને ગણવું કોણ એટલે શ્રી કૃષ્ણ ભગવાને બોલ્યા વિના ઓલળી નાખ્યા બોલે નહીં કઈ ભગવાન ભીષ્મની નિંદા કરીએ કે ભીષ્મ તો હારા હતા એટલે શ્રી કૃષ્ણ કરતા નતા પણ એને કરવી હોય તો કરીએ કે ભીષ્મ જો શ્રી કૃષ્ણની નિંદા કરવી હોય તો કરીએ કે ભગત હતા એટલે કરતા નહીં હું વખાણ જ કરતા અને એકદમ ખુલ્લે હું ખુલ્લા વખાણ કરતા અને હૃદયથી કરતા એમ કઈ ના નહી પણ શ્રી કૃષ્ણ ભગવાન ભીષ્મ ની નિંદા બોલો ભીષ્મની નિંદા કરીએ કે ન કરીએ ઈ સત્યતા પોતે સત્ય આચાર વાળા હતા પણ એ નથી કઈ બોવ એટલે જે સત્ય કોઈનું હારું કરીએ કે સત્ય એને સત્ય કયો વાંધો નહી એને કયો પણ એને કઈ બીજું કઈ વાંધો નહીં એમાં કઈ ના એને તમે કોઈ અસત્ય તો નહી કહીએ કોને કોઈ ન કહીએ કે હિંમત કોઈ ન કરીએ કે કહી દે કે ભાઈ આ નુકસાન કરે છે તો એ અસત્ય છે એમ પણ નુકસાન એ કરતું નથી એમ સારું કરતું નથી એટલે બઉ ડેન્જર સત્ય કહેવાય ડેન્જર સત્ય તેથી અહી પર અનર્થ ને કરનારું હોય એવું જ અયથાર્થ વાક્ય અધર્મ કુટિમા ગણાય એમ ન કહીને પરઅનર્થ ને નિવારણ કરનારું વાક્ય હોય એવું વાક્ય છે તે ધર્મ ગણાય છે જો તેમ ન કહે અને ફક્ત પર અનર્થ આવા ને અધર્મ ગણવામાં આવે ત્યારે જો તે અથાર્થ હોય ને પર અનર્થાવે ત્યારે જો તે અથાર્થ હોય ને પર અનર્થાવહ ન હોય તો પણ ધર્મ કોટીમાં ગણાય જશે પણ એ અધર્મ કોટીમાં છે આગળ વાક્ય ગણ્યું છે ગણાય જશે તેનું નિવારણ કરવા માટે પર અનર્થ પ્રતિક્ષેપક જ હોય તો જ અયથાર્થ વાક્ય ધર્મ કોટીમાં ગણાય પર અનર્થ વારક હોવું અતિ જરૂરી છે ખોટું વાક્ય છે એને ધર્મ લાવવા માટે એ નુકસાન ન કરે એટલે પૂરતું નથી એ લાભ કરે એને કંઈક લાભ કરી દે બતાવવો પડે લાભ જો ન કરી બતાવે તો અને એવું ને એવું જે સત્ય વાક્ય હોય એ ત્યાં સુધી એને કોઈ વતાવે નહી જ્યાં સુધી કોઈનું નુકસાન ન કરે નુકસાન જો કરે તો પછી કોઈને ઓલાડીને નાખે ઓલા અધર્મ કોટીમાં નાખે જ્યાં સુધી નુકસાન ન કરે ત્યાં સુધી બતાવે કોઈને બતાવે એટલે ડેન્જર સત્ય કહેવાય ડેન્જર સત્ય એટલે એમ કે કઈ કોઈનું હારું ન કરે અને કોઈને નુકસાન ન કરે નુકસાન ન કરે ત્યાં સુધી એને અધર્મ કોટી જાય કોઈ અને સારું તો કરવાનું છે નહીં એને પશુ સત્ય છે સત્ય થઈને બેઠું છે એટલે સત્ય થઈને બેઠું છે એટલે એ ડેન્જર સત્ય કોક જાય કોક ઠેકાણ ઉભું રહે આંગળી ન ચીંધીએ કે અને એની વાહે બધા અસત્ય કરીએ વારક તો નથી ને કોઈનું એટલે એની વાહે બધા અસત્ય કરીએ કે ભીષ્મ પિતા છે એ દુર્યોધન ના વારક નોતા એટલે દુર્યોધન જેટલો અધર્મ કરવો એટલો કરી શકે દ્રોણાચાર્ય છે અધર્મ જેટલો કરવો એટલો કરી શકે કૃષ્ણ ની પાછળ કોઈ અધર્મ નો કરી શકે એની પાછળ કોઈ નો અધર્મ કરી શકે અધર્મ કરવો હોય તો બીતા બીતા કરવો પડે અને આ તો હા હાલીને કે લે હું આભો રૂ તું કહે કૃષ્ણ ની પાછળ બલરામે અધર્મ ન કરી ન્યાજ દુર્યોધન કૃષ્ણ ની હાજરીમાં ન શીખવાડિયા એ તો મોટા ભાઈ હતા તોય એની વાહે કોઈ અધર્મ ન કરી શકે અને એવું સત્ય હોય તો એની વાહે અધર્મ કરી શકે એવું સત્ય છે બાર થી લાવવું હોય તો લાવીએ કે બધું કરીએ બેઠા હોય એટલે એમ કઈ ઓલું થઈ ગયું નબળાઈ વારક હોવું જોઈએ ભગવાન કેવા છે એ પ્રતિભટ્ટ છે ખાલી કલ્યાણ એટલા જ નથી એમ નબળાઈના કટ્ટર દુશ્મનિવાટ છે કટ્ટર દુશ્મનની વાત છે એટલે સત્ય પણ એવું હોવું જોઈએ કે નબળાઈનું વારક હોવું જોઈએ સબળાઈ કરે અથવા તો નય કરે ઘણી વખત એમાં કરે તો તો વાંધો નહીં વખત વારણની શક્તિ ન હોય એમ પણ કરે તો તો વાંધો નહીં કરવાની શક્તિ ન હોય તો એવું સત્ય અઘરી વારણ કરવું બહુ અઘરું છે સરદન તો હોય હં કેલવું બહુ અઘરું जे अयथार्थ बोलवे कर पारका ना उपकार कशूज थी तले अपना तोर्म कोटिमा गय परअनर्थ ने करना हो अयथार्थ वक्य अधर्म कोटिमा गाय न कही परअनर्थ ने निवारण करना वाक्य होथार्थ वक्य हो कहूँ धर्म कोटिमा गये फर्म कोटिंग नोटि गणाय जावार परअनर्थ प्रतिक्षेपक हो तो अयथार्थ वक्य धर्म कोटि गयथार्थत रहे પરઅનર્થ નોતરનારું હોય પેલો પર અનર્થ ને નોતરનારું હોય અને તે યથાર્થ હોય તો પણ અધર્મ કોટીમાં ગણાશે આમાં નથી કીધું પણ આવું થાય પર અનર્થ કારણ કે ધર્મા ધર્મ છે એ ભૂત ઉપકારક અને ભૂત ઉપઘાતક એ બે ને આધારે એ બે પાયા ઉપર નિર્ણિત થાય છે સ્થાપિત કર્યા છે ઋષિ મુનિઓ અને શાસ્ત્રો જો નુકસાન કરનારું સત્ય હોય તો એ અધર્મ કહેવાય એટલે શ્રી કૃષ્ણ ભગવાન એને ભાર્યા કે ભાઈ તું સત્ય બોલે છે પણ નુકસાન કરનારું છે ધર્મને નુકસાન કરનારું પોતાના સ્વાર્થને નુકસાન કરનારું તો સત્ય ઘણી વખત હોય જ છે પણ મૂર્તિમાન પૃથ્વી પણ અસત્ય કોટીમાં આવ્યું છે અધર્મ કોટીમાં આવ્યું છે એટલે પેલા તો એક આ વાત છે આનો આવો નિર્ણય છે પર અનર્થ નોતરનારું હોય અને તે યથાર્થ હોય તો પણ અધર્મ કોઈ અધર્મ ની પુષ્ટિ કરે અધર્મ ની પુષ્ટિ કરે તો એટલે સત્યની હામી કોઈ હિંમત નથી ને કોઈ એટલે કોઈ સ્પષ્ટીકરણ ન કર્યું કેવાય કોઈ હિંમત નથી કરી શ્રી કૃષ્ણ ભગવાને ખુદ હિંમત નથી કરી કે ભીષ્મ પિતા અધર્મી છે એમ એવું ક્યાંય એમ કીધું ભગત છે એવું કીધું એમ ભીષ્મ પિતા ભગત છે એવું એટલે નહી કહેવાતું હોય છે વિધિ આવી છે એવું હોય છે પરોક્ષમ છે પ્રિયમ એવું ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને કીધું ને કાર્ય બતાવી દીધું પરોક્ષમ છે પ્રિયમ મોઢે કોઈ ન કહેવાય તમે આવા છો એમ ભીષ્મ પિતા કઈ થોડા મોઢે શ્રી કૃષ્ણ ભગવાન કહીએ કે તમે બરાબર કામ કરતા નથી મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાને પરોક્ષપણે કહી દીધું કે દાદા ને હવે હુરાવો થાકી ગયા છે એટલે દાદા ને હું એવું પરોક્ષપણે કહી દીધું પેલું પર અનર્થ ને નોતરનારું હોય અને તે યથાર્થ હોય તો પણ અધર્મ કોટીમાં ગણાશે કારણ કે ધર્મ અધારમાં ની સ્થાપના છે નિર્ણય છે ગણાવવું જોઈએ ક્યાંય એવું સ્પષ્ટીકરણ લખ્યું નથી પણ આવું જોઈએ હોવું જોઈએ બીજું પર અનર્થ વારક હોય અને તે પણ તે ધર્મ કોટીમાં ગણાય છે ત્રીજું અન્યથા પર અનર્થ કે હિત કઈ ન કરે ને અયથાર્થ હોય તો અધર્મ કોણ છે અથવા મળી જૂજા ન કરે તો કેવાય કેમ તમે સાધુ છો પણ તમારી માયનું તમારા કઈ ન હોય તો તમે કેવાય હું સાધ કારણ કે લઈ લીધું ને આપણે ઓઢી લીધું એટલે બોલીએ કેવું નથી નામ થઈ છે ટાઈટલ એવું એ બધા વાતો હોતી કરે પછી બાર બારા દિન હિંમત આવી કે નહીં એને કોઈ કે તમે નથી આજે કરો છો એટલે આવું સત્ય માં બાબતમાં એવું છે કે હિંમત કરીને એમ કે સત્ય નથી અધિકાર મળી ગયો ત્યાં ત્યારથી ને આપણને અધિકાર મળી ગયો હું સાધુ કેવરાવવાનો સાધુ કેવરાવવાનો અધિકાર મળી ગયો છે ને આપણને કે નઈ છે ને મળી ગયો આપણે સાધુ કેવરાવવાનો જન્મથી એટલે દીક્ષા લીધી અધિકાર મળી ગયો છે ઘર વાળા નું કઈ જોતો જ નથી આવવા આવ્યો છે આપણે સીધું કઈ દેવાનું દબાવાનું કઈ નઈ દબાવવાનું હોય એટલે જન્મથી અધિકાર મળી ગયો સાધુ કરતા હોય તો એ તમે સાધુ કયો જન્મથી ગ્રહ માં ભરાણા છે આપણે શું કરી એને કોણ હારા એટલે અસત્ય હોય ને કઈ નુકસાન ન કરે અસત્ય હોય ને નુકસાન ન કરે સત્ય જેવું જ હોય કઈ નુકસાન કે લાભ નથી કરતો નુકસાન કે લાભ નથી કરતો બીજું કઈ ગ્રહવાય કે તમે કયો નાના ભાઈ આ ભાઈ સંજયભાઈ ને ગોલા પિયુષભાઈ ની તો સાધુ જ એવા છે હોય તો એ સાધુ જેવા તો અમે છે એ તો ગ્રસ્ત છે શું કરવા ને હા આવું ક્યાં પહેર્યું ને પહેરે છે એવું કઈ વાત ગણવામાં આવતો જ નથી પેલી નોંધ આ નહી પહેર્યું છે એને પેલી નોંધ કરી લેવાની સત્યનું ઝલું પહેરી લીધું હોય તો પછી એને કોઈ ઓલું બતાવી નાખે અને અસત્ય ને જબલું અસત્ય નું એને બાપે સીવાડી દીધું હોય તો પછી ભલે ગમે એટલે હળ લે કે મોટા સાધુ મોટા સામે ના શિષ્ય ચોથું શાસ્ત્રીજી મહારાજ ના શિષ્ય ગુરુકુળ વાળા શાસ્ત્રીજી મહારાજ ના શિષ્ય એવું સર્ટિફિકેટ મળી ગયું તમારે લેવા જવું પડ્યું કે ચોથું પર અનર્થ હિત કઈ કરનારું ન હોય એમ ન કહીને અનર્થ નું ભારક એમ કહ્યું છે એવું અયથાર્થ ધર્મ અને વારક ન હોય તો અધર્મ એવી સ્પષ્ટતા કરવા માટે કહ્યું અસત્ય છે એ ધર્મ કોટીમાં આવી જાય છે એની સામર્થ્ય જો યથાર્થ વાક્ય હોય અને પર હિત કરનારું હોય તો એ આમ તો જન્મથી તો હતું જ પણ લક્ષણથી સત્ય કોઠીમાં આવી ગયું કાર્ય થી પણ આચાર થી પણ સત્ય કો આવ્યું છે આચારથી આવ્યું ઓલું હતું ઈ એમ કાંઈ ન કરી દે કોઈ લીલું સાધું થઈ ને કાંઈ કોઈનું લીલું ન કરો અને એમને હોય એવું રાખો હું ન દો તો તમે સાધુ કેવા નહી ત્રીસ લક્ષણ કેવા નહીં જયારે યથાર્થ હોય અને કોઈ નું શ્રેય પણ ન કરે અને અનર્થ પણ ન કરે તો પણ તે ધર્મ કોટી માં ગણાશે બોલવાથી દોષા વહત્વ થશે એવી ધારણા દૂર થાય છે પ્રસંગ એવો છે કે કોઈ રાત્રે ચોર એ પકડ્યા આપણને મૌન રેવાતું હોય તો પર અનર્થ બચી જાય બોલો તો નથી કઈ પરઅનર્થ કોઈ પણ વાતે બચાવરણ કરવું વિધિ નું તાત્પર્ય નિષેધ માં જાજુ છે એટલે પેલા નિષેધ બધા કે છે ને એમ પેલા નિષેધ ભાઈ હિંસા નો કરવી માંસ દારૂ માંસ નો ખાવા ચોરી ન કરવી એ બધા નિષેધ ધર્મ પેલા મહારાજે કીધા ગાળા વિના પાણી પીવું નહીં ચોર માર્ગે હાલવું નહીં સ્ત્રીઓની વિવાદ કરવો નહીં કોયલા લુગડા પહેરવા નહીં મંદિરમાં જવું થી બાયોને અડવું નહીં એવા બધા નિષેધ ધર્મ પેલા કીધા નિષેધ ફરજિયાત છે વિધિ છે એ ક્ષા કરી નથી તેથી મૌન થી જ પર અનર્થ પ્રતિક્ષેપ થાય તો અયથાર્થ બોલવાથી દોષા થશે એવી ધારણા દૂર થાય છે જેમ પારકા શ્રેય ધર્મ છે પોતાના પ્રાણની રક્ષા થતી હોય તો દમણ કીધી છે બગાડે જેમ પારકા નું શ્રેય ધર્મ છે તેમ પોતાના પ્રાણ ની રક્ષા થતી હોય તો પણ પરમ ધર્મ છે પણ આવી ધર્મ ની ચર્ચા પોતાના આત્મા હિત અને અહિત એની ધર્મ ચર્ચા બહુ કરી નથી મહારાજ આમાં કરી આપણે મારો દાખલા તરીકે ભરતજીએ ઉપર દયા કરી પર ઉપકાર નું આચરણ હતું તો પણ પોતાનું ભૂંડું થયું એટલે ધર્મ ગણા નહી નારાજ કીધું કે ભગવાન ના તો ભગવાન સિવાય ભરતજીએ એટલો અધર્મ કર્યો પણ એને અધર્મ તરીકે કોઈ કીધો નહીં મહારાજ સિવાય મહારાજ સિવાય કોઈ ન કીધું પોતાના આત્મકલ્યાણ નુકસાની થતી હોય એવો સદગુણ અને સદાચાર છે એ નુકસાન તો કરે નહી પણ ઘણી વખત પોતે માની લેતો હોય અથવા તો ભરતજીની સડનલી થઈ જાય ભીષ્મ સદાચાર હતા પણ એનું સદાચરણ છે એ અધર્મ ને પુષ્ટ કરનારું છે એ તો બીજે અધર્મ પુષ્ટ કરનારું પણ ભરતજી પણ સદાચરણ કર્યું હતું પણ એ સદાચરણ છે એ પોતાને નુકસાન કારક પોતાને નુકસાન છે એવું સત્ય પણ ક્યારેક બોલવું પારકો દ્રોહ થાય ને પારકું હિત થાય એ તો સારું જ છે અને એ તો બધી ધર્મ ગ્રંથો માં એની જ જાતી ચર્ચા કરી છે ધર્મગ્રંથો એનાથી જ બધા ભરપૂર છે પણ પોતાનું હિત અને પોતાનું અહિત પોતાનું આત્મ ને પોતાના જન્મ મરણમાં જવાનું એનું કોઈ કીધું નથી મહારાજ એને કીધું છે ધર્મ કોટીમાં એને લઈ લીધું કે એનું ધર્મ છે સનાતન કે પોતે આ મનુષ્ય દેહ મેળ્યો તો એને પોતાના જન્મ મરણની ખાણીમાંથી પોતાના આત્માને ઉગારી ભગવાન પાસે ઉગાડવો મોટો ધાર નુકશાની ઉદાહરણ અને બીજાને નુકસાન કરતું હોય તો બીજાને જ નહીં પણ પોતાનું કરે એનું ઉદાહરણ ભરતજી છે બોલવાનું વિષય નથી પણ ધર્માચરણ વિષય છે બીજાની ઉપર દયા કરવી ધર્માચરણ કહેવાય બીજાની ઉપર દયા કરવી એ ધર્માચરણ કેવાય પણ પોતા કે અધર્માચરણ એને હું કેવું બીજાનું સારું કરવા જઈએ આપણે શિષ્યો હોય શિષ્યો નું તો સારું જ કરવાનું હોય એમાં નવા નવા શિષ્યો હોય તો એને તો આપણે પ્રદક્ષિણા ફરવી જોઈએ બીજો કોઈ નવો આવે ત્યારે જેમ પારકા નું શ્રે જેમ પારકા નું શ્રેય ધર્મ છે તેમ પોતાના પ્રાણની રક્ષા થતી હોય તો તે પણ પ્રાણ ની રક્ષા આત્મકલ્યાણ રક્ષણ કરવાના તાત્પર્ય વાળી છે કેવળ જીવવાના તાત્પર્ય વાળી નથી એમ તો હવ પોતાના પ્રાણ રક્ષા કરવા માગે છે એનાથી કઈ વિષય નથી જીવવાનું ફળ શું ફળ હું તત્વ પ્રાપ્તિ તત્વ એટલે તત્વ એટલે ભગવાન તત્વ એટલે બીજા નહીં તત્વ જીજ્ઞાસા એટલે ભગવાનની જિજ્ઞાસા ભગવાન કેવા હશે એના માટે જાણી લોલેજ મેળવી લોટ ખોલી જ રાખી દો બધું નોલેજ દરિયો ફેર્યો છે ને હું બધું જાણી લોક પૂછવું હોય તો પૂછવું પણ જીજ્ઞાસા નું ફળ શું તત્વ પ્રાપ્તિ ભગવાન ની પ્રાપ્તિ એટલે જીવન એટલા માટે જીવવું એટલા માટે પ્રાણની રક્ષા કરવી પ્રાણ ની રક્ષા શરીરની રક્ષા એ શરીર રક્ષા માટે નથી જેમ પારકા શ્રેય ધર્મ છે તેમ પોતાના પ્રાણની રક્ષા થતી હોય તો તે પણ પરમ ધર્મ છે માટે અહી એવા પ્રસંગમાં તો અનૃતમ એ વક્તવ્યુતમ વધે આવો જ સ્વભાવ છે સ્વામી મહારાજ જય